આને જો આલે જય જય સારી આલેનું કઈ ન માર છે અને આલે લોકોનું ગટમા દ્વારા આ પડી દીધી આ ગટમા દ્વારા છે ને એને વરી આલેઓ ગાડી હતી આપા ધ્યાન સાયના બળના કે આલે ગાડીમાં જરા દ તો કરી લો એટલે આરે જાય જાય આર ના આપી બઉ સરળ લોકો છે કોઈ સરળ સારું પત વિજ્ઞાન करवा करवा पड़े पड़े तो फाने एकदम दादा भगवान नु अक्रम जान हाजर थी जैसे ઉકેલ કેમ લાવવો કઈ બી પ્રોબ્લેમ ઉભો થાય ત્યારે સમજણ પડતી ના હોય ત્યારે મતી મુંજાવે વ્યવહાર વ્યવહારિક એવું આવી પડે પ્રસંગ અને સમજણ ના પડે ત્યારે પોતાના ગુ બધો છું પછી પછી વખત બોલવું જોઈએ ती जाए जाए भार न लगे पूरे હતો કેવું એક કલાક માં આધારથી કેવો રાત્રે જાગો માટે સામો આવે સામો નથી આવતો નવરાશ વે નવરાશ ના હોય ત્યારે આવું બોલવાન થાય માતા નું દર્શન ચઢાવ દાદરો ચઢવાનો પણ બોલ્યા એવું મારે પણ થયું એટલે કઈ થતું નથી એવું બોલે કોઈ વાત ભય નો પ્રસંગ આવી જાય લૂંટારા મળી જાય રસ્તા માં સામે કઈ સુજે નઈ એ વખતે भई ना व्याधि करें तार अव्या स्वरूप स्वरूप छू अव्या स्वरूप छू ब जंगल बंगल हिंसक जानवर साहब मिली जाए अमूर्त छु अमूर्त छूर्त छु अमूर्त छु આપણી મૂર્તિ દેખાય નહીં પછી આપડે ત્યાં આગળ આપણે મોરા જે કે થઈ ગયા એ ઉમર જાયા તો સુખનો તો આરંભ નથી આપતો તો એ ધામો આવે છે રાત્રાતકાર કેવળ બ્રહ્મ કેવળ ધામો આવે ઓરા નાયે દેખું તો થાપે એ કશું થાપેવું છે અને એના ભૂલ બોલ છે કે બધા ભૂલ જે રોજ ભૂલ બોલતો બસ ઓ અનંત તકનો અનંતકના ઓર અનંતકના ઓર સર્વપદજી વિહંગોદી ઓરાન દરના ઓર અનંતકના ઓર સરકારી એક કલાકે અમે ચાલ્યા છીએ તમે છીએ અને એ રીતે તમે ઘણું અને રોકડ ઉધાર નામ નામે ઉધાર કોઈ ચાલો ઉધાર નથી આવો નહીં મળે ઉધાર નામે નથી મોટા મોટા બોલાવી ગુણો બોલાવીશું કાલે આપણે કાલે ભેગા થઈશું ને આપડે नी आपने से तो आप तो हो है है है लो, लो, लो था था था तो तो ना उजविकेलू दुर्भावना जातनी प्रभावना बड़े जातु થવા માંડે એ વખતે હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધ છું હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધ છું હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધ છું અરે મનમાં બહુ વિચાર આપતા હોય ને ખુબ જ અને મને બધા એ કરતો હોય તો હું આ ગુરુ લઘુ જમા કર્યો આ બટન દબાવ્યા પંખો બધી બીજું દબાવીએ ઘટતી ચાલુ થઈ જાય લાલચ ના પ્રસંગ આવવા માંડે એ વખતે હું અનંત ઐશ્વર્ય વાળો છું અનંત ઐશ્વર્ય વાળો છું અનંત ઐશ્વર્ય વાળો છું એ બોલવાથી એ બધા પરમાણુ ખરતા જાય એની અસર ન થાય કોઈ વાર બહુ બધા ફાલતુ વિચારો કેવા આવવા માંડે કઈ મગજ દર થઈ શું પડે બઉ જ વિચારો કરે તું પડી હોય ને આવી બધી જૂના હોય ને ખરી ગયા નવા વાંચી આવે અને પુસ્તક વાંચું હોય તો કપાવ જેનું વાંચું કે એમના કયા પ્રમાણે આપણને થઈ ગયું નથી થઈ ગયું એટલું જોવા માટે એમના કયા પ્રમાણે વાંચતા છે કે જોવા માટે કેમ કહ્યું છે બધું વર્તન થઈ આવી ગયું છે સમજો તો ને બાળક ના હાથમાં રાજની લગાવવા પણ સમજવા તો પ્રયત્ન કરવો જોઈએ મેં તો રાજની લઈ લેવા નથી પણ સ્વાદ ના આવે સ્વાદ આવે નઈ પણ જોઈ રહે છે ને હવે એમ કરતા કરતા આ બધું હમણી છે ને આખો દાડો નવરા છે ને આત્માના પોતાના ગુણધામ ગાદા કરવા જગત વાળા હું અનંત જ્ઞાન વાળો છું એવું પછી લગાવી હું અનંત દર્શન વાળો છું પછી લગાવ હું અનંત શક્તિ વાળો છું મારા પુત્ર સાથે વ્યવહાર વ્યવહાર પછી પુત્ર જોડે હજી જાય કે આપડી જોડે વ્યવહાર જોડીને ખબર આ તો બોલવું જોઈએ આપડે કઈ સાયન્સ છે ને આ તો સાયન્સ ના પ્રમાણે કયા પ્રમાણે ચાલે નહીં તો પછી એને ભય આવું મળે નહીં મારી રીતે એવું છે પણ આ ત્યાં ગરમ રહીએ આપડે અહિયાં રહ્યું નહીં શરીર નો આકાર પછી જાય કઈ વાયકું હોય કે હોય વાયકું હોય शरीर ने जे असर नई प्रकार <laughs> पच्च के, के व्यवहार प्रकार नी, उपेक्षा करतु नहीं अंदर दिव्य चक्षु खुले आ ज्ञान है संपूर्ण रक्षण अज्ञान अवस्था संपूर्ण रक्षण अपेव ज्ञान है आ ज्ञान ने काल करम ने माया क्य हटता दादा पोते संपूर्ण अनुभव दशा में रहे આપણે બોલવું પડે દરેક ને પોતે અંતરાય હોય કેવી રીતે અંતરાય હોય ને વાત કરી દયા પછી આવે ભાઈ આટલું અંતરાય વાળું હતું જો અંતરાયું તો વાત ના લાગે પણ આપડે કરવો જ્ઞાની એ ના જે આજ્ઞાઓ છે ને એમના કરવું છે વ્યવસ્થિત ચલાવી છે એ ખાતરી થઈ છે એ પાડોશી જોડે વ્યવસ્થિત ભરે છે આ વ્યવસ્થિત બધું કરે તેમ આપડે જોયા કહેવાય બઉ ઘણા હૃદય ઓછા હોય અમે તો આ ગયા એક જ મથુ કર એક જ મથુ એ કઈ ગયું કઈ કહી ચોવીસ કલાકે એનો હોદો ઉતર્યો આ મથુ એક જ કરી ગયું આવું છે બધું ઘરના ઉદય છોડે છે ને એથી ત્યાં લઈ ગયું ત્યાં એ માથા નો કરી આવ્યા ભેગા કર્યા એક મધલું આટલું બધું કામ કરે છે હિસાબ તો ચૂક્યા કરે ને આટલું કર્યું એક મથલું એક કઈ કઈ દીધું એક કઈ જી મને લાગે બી થઈ અને સમાજ નહીં ઉતરાય તાર એવું બોલ છે ને અહીં જોઈએ દર્શન થઈ જ કેવાય પણ દર્શન તમને જ્ઞાન કેવાય કેવાય ને આથા થઈ ગયા તમને જ્ઞાન તમારે આખા આવી ગયા હોય હા ભાઈ બધું